સે જાણી લીધું તો પોતાને પોતે કોણ છે એ ન જાણતો હોય તો ઉપાય થાય હે પોતે કોણ છે નઈ જાણ છે નઈ ખબર ન હોય તો ઉપાય થાય ઉપાય થાય નમકળ મરે છે પોતા નમકળ નમકળ એ તો પોતા નામ કાય છે છોડે ને છોડે મને આવી જાય ને ત્યારે બલે કોઠા બને છે જે થવા લીડે એટલે બારે છે ને બારે કોણ છે ચંદનબેન એ હમદે ન પડી નામ પહેલું નામ નીકળે આપડે દાદા દેહ ને હાથમાં જૂતા બરાબર છે પણ આપડે કર્મ ફળ ભોગવવા પડે છે જુના ભોગવવાનું જુના જે કરેલા છે મે <laughs> હા પણ મારા કરતા કીધું તમે સમજાવે સારું આનંદ ઉત્પન્ન થઈ ગયો ને હે આનંદ થઈ ગયો કહ્યું છે પહેલા કરવાનું રાતે ધ્યાન કરી અને વાંધો આવ્યો છે ચાલો સોમવારે જવાનું વિચાર કરે છે આમ તો એટલે રેવાના આપણે જોવાની કે કર્મ કરીએ છીએ બંધાય છે અને આ ભોગવ પડે છે એ વાત તો આપડે જોવાની પણ કર્મ બંધાય નહીં એવો રસ્તો કરો એમ આવી ભગવાન શું છે કરમ કી રીતે આ જ્ઞાન અમે આપીએ પંચા ગયા પછી વાંચ્યું નહિ અને આ કહ્યું આપડે લાકડું હોય આટલું જાડું લાકડું હોય એમાં આટલો ભાગ બનેલો હોય ને આટલો કાચો હોય અડધું ભરેલું હોય નાખે ચાલે લાકડામાં લાકડા લગાવીને અર્ધ કેવાય શું કેવાય ના એ સમજ્યા ના કરતા એ બધું બાજુ પણ નથી શું કામ આ સમ છે આવે જ્ઞાન મોટા મોટા સાધુ સંન્યાસી કોઈને રહે એક વિની ચિંતા પણ ના થાય ને ચિંતા પણ છે જો ડકો નહીં કરશે પુસ્તક પુસ્તક વાંચન બનગે છે ને અમારા કયા પ્રમાણ ચાલશે ને આ ધર્મ છે એવું શબ્દ હબડે છે નાસો થયો ના લાકડું એ લાકડા દિવસ લોકો અર્ધે અર્ધે ના લાગે બધા નું કોણ લાગવું જોઈએ જવાય બાબા દર્શન કરતો હોય બાબા ને કર્યા બધા ભક્તો અંબાજી માતા ની હોય એની પર બધી મારાઓ ભરાયેલી આવે દરેક મહાત્મા એક એક પહેરાવે મને પહેરાવે નહીં પહેરાવો એટલા અત્યાર જોયું કાલે કૃષ્ણ ના રૂપા પણ થઈ ગયા બધા જુદી જુદી પ્રકૃતિ ના દર્શન કરવા આવે બરોબર આગે બળી ગયું છે રિયલાઇઝ થઈ ગયું રિયલાય થયું સેલ્ફ થઇ ગયું બસ હવે જશે નહી આવે મૈસુર માં હતું નહી આવું નહી જશે તો મૈસૂર મૈ પૂજારી પૂજારી હવે જેટલો પુરસાદ તમે કરો એટલો તમારે થાય એમ છે ઊંડ વાંધો ના આવે એટલે સેલ્ફ નું રિયલાઈઝ હાજર થાય ને તો હાજર થાય અને પછી ભૂલાય ને એક સેકન્ડ નઈ એક સેકન્ડ ના ભૂલાય નિરંતર હોય અમે કહીએ કે અમારે તો મોકલીયા પછી શંકા ના કરે તો આવે શંકા જોખમદારી છે નહી ગોટું દાદા અહીં સુ જ કહે બરાબર બધું ટેક્સ તો ભરી દેજ કે દાદા કેસે જવાની હોય તો દુઃખ નું વધારે કેટલા વખત સમાધિ રહેશે કહી જજો કે મને આવું થયું એવું કેજો કેવું થયું તમને લાગે ક્રોધ થયો છે એવું લાગે તો મને કેવું મને ક્રોધ થાય નહીં ઉગ્રતા થાય ઉગ્રતા ક્રોધ ને એ વસ્તુ જુદી છે તમને નહીં થવાનો બિલકુલ પણ જે થાય તો એમ કહી જજો સમજ પડે ખરેખર ક્રોધ નથી હું તમને સમજાવીશ થાય જવું અમે તમને આજ્ઞા આપી છે ઊંધો ચલાવો તો પછી આજ્ઞામાં ઊંધો ચલાવ ઓછી પડાય તેનો નથી ઊંધું ચલાવો વિરુદ્ધ ચાલો ત્યારે વાંધો ઓછી પડે ઉદાહરણ આવે તો બેહોશ થઈ જાય ને માણસ કે અજાગ્રત કહેવાય પણ જોઈજ કરે તો બગડે શું મારે બગાડવું જ છે તો બગડે હવે એવું તો કઈ કરે નહી બરો ના કરે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 તો આનંદ થાય છે સંસાર મોડો લાગે સંસારના વિષયો બધા મોડા લાગે છે જલેબી આપી હોય ને નાસ્તામાં અને ચા આપી હોય જલેબી પેલી ખાઈ ચા પીવા શું થાય આ સાચો આનંદ સ્વાભાવિક આનંદ ને બધા વિષય મોડા અમે ત્યાગ કરવા નાખીએ મે મોડું પડી જશે ને મેગ કરવાનું કહીએ નહીં ત્યાગ કરવાનું કેમિક માર્ગ થયો એટલે સ્ટેપ બાય સ્ટેપ ક્યારે લાખો ના પડે પાપો ભસ્મીભૂત થયા કરે શું પાપો ભમી ભૂત થઈ જાય આનંદ અને આનંદ ભૌતિક આનંદ નથી ભૌતિક આનંદ મૂર્તિ આનંદ કેવાય કેવું મૂર્તિ અહંકાર સહિત નિરહંકારી આનંદ કેવાય પરમા ચાર ધીરવાના આઠ વાના તમે આ રીત ચોપડા થઈ ગઈ બધો રૂપિયા હોય વાત છે આ પાયલી પાયલી આ વેપાર શું કોનો આખો દાડો કડા મોડા હોય મળતા દિવેલ ભરી ભરે હા એલા ભરી ઓ